દાદા તમારી આ દિનચર્યા બધું દેખાય એવું અમને તમારી બધી જોવાથી આવડી જાય તેથી એમ કઈ ગયું પડી જ ના બોલીએ તો પડી જાય અમે દાડો પડીએ મારીએ તો પડી જાય બૂટા ક બે હારીએ તો બે હારી જઈએ તો આવી ભેગા નહીં મળે પછી